જ્ઞાની કોણ કેવાય કે જેના બુદ્ધિ નો છોટો ના હોય છે કોને જ્ઞાની કેવાય બુદ્ધિ નો છોટો ના હોય છે બુદ્ધિ વાળા તો હિન્દુ વીસ હજાર છે અત્યારે કેવા છે એમાં કોઈ દાડો ભરે એ બુદ્ધિ નું બોલે આપણે બુદ્ધિ નું બોલીએ વિકલ્પો ચડ્યા કરીએ તમે ખબર પડ્યું ને ના મારું બોલું તો બોલેલું ને પછી બીજો જવા પપ્પાનું મન જ ના થાય ઊભે જ નહીં ઊભું ના થાય ઠરી જાય બોલે જરી જાય તમે સાંભળ્યું કે થોડું ઘણ્યું પણ કેમ જ્ઞાન લઈ કહેવા ના દે એને બે બહેનો દાદા કોની બેનો હે હવે તારા જેવું કરે છે ને કરમ ભોગવે છે અને તું ભોગવું છું પણ તું કરું છું ને ભોગવું છું એ ભોગવે છે તું તો ભોગવું છું બસ કરી જ હોવ અને એ તો ભોગવે ચેકલો નહી તમને સમજાવ્યું ભોગવે છે કરતા પત ખબર ના પડે આપડે મોડા પતિ આપડે કઈ કઢી ખાઈ છે તારા મોડું ખુશ નહીં તું કરતા છે એવું તો આપણે કઢી સારી થઈ છે પોતે જણાવશું કઢી છે એટલે અને આપણે કઈ કઢી બરાબર થાય નથી એટલે મોડ બગડે તમે ભૂલ નહી કરતા હોય અને એવું ના કરે એટલે એ કર્મ કરતી દેખાય છે કઈ પણ એ તો ભોગવ તો ભોગવવાનું કર્મ કરે છે અને તું બોંધવાનું કર્મ કરે નહિ પહેલા જ દાખલો દેતા આવશે ને આવે કે મારો કરી આલું ભાઈ સંસારમાં રહેતા સંયમ રે સંયમધારી કેમ વેચેવું એવું સંયમ રહે તો અમે તને એવું ના તારે મોડું બગડી જાય આપો કરી આપી આટલા બાળપણ માં ખોઈ ગયો નથી વાપરી ખાધો ખ્યાલ નઈ ને ત્યાં તો રાખે છે હિસાબ મોક્ષું થાય પટેલ બેનપણી કરી મોક્ષ મન સારું થઈ જાય મન પાતું ના રહે સારું જાડું બધા તીર્થ ક્ષત્ર ક્ષત્રિય હતા ને ક્ષય ક્ષત્રિય થવાના ક્ષત્રી ને જાઓ તમને નહીં કે કોણ જોઈએ તો આગળ આપી દા આપી દઉં હવે આવું ને પછી વિચાર નહીં મળે નઈ એક ડાક્ટરે કે છે તમારે ફી હાલ પડશે મેં તો મારે હાલવી હતી પણ તમે ના ખ્યા હતા લઈ તમે કોળે આપી હતી કે હું તો પહેલા જ મેં પૂછેલું કાંઈક ડાક્ટર મારી શું કા ચેકઅપ કરવો છો પંદર પંદર આવીને કારણ કે તમે મેં કહ્યું મને ફોને મેં નિર્બંધ કહ્યુંથા પર બોજો લાગ્યા કે તેમ ના લાગે જો બોધું અમને લાગે નહીં કારણ કે મેં ખરેખર લોકોના માટે જ અમારું જીવન આ લાઈફ જ બી છતાં એના કહ્યું એટલે મને સારું લાગ્યું પછી મને કહે છે આ ખી આવવી પડશે પણ હા તમને આવું કેમ બોલે છે ત્યાં ડાક્ટર નહીં પછી તમે જે કોઈ એથી વધારે એટલે પછી દીવન કહેશે તમારું કોઈ બીડી સિગરેટ જે હોય મને આપી દેશે મારી કાળજી રાખે વડોદરામાં બધા ડોક્ટરો કાળજી રાખે ત્યારે મને આટલું આપી દો કે મારી મેં તરત જ કેકાણી જગત નું કલ્યાણ મોટો ફાળો આપ્યો છે ટેકો આપ્યો કારણ કે મારે સિગરેટ પીવી ના હોય મારે હોય એટલે ક્યાં ક્યાં સુધી હું પીનાર કે હું કરતા હોઉં તો પણ તે જગત માં ચાલે નઈ જગત માં તો યથાર્થ વ્રત જ હોવું જોઈએ મહાવ્રત હોવું તમે પાંચ મહાવ્રત તારા ગણી શું કર્યું એટલે તમને કોઈ વસ્તુ ત્યાગ કરવા જ ના હોય વ્રત જ હોય એટલે પછી એને આપી દીધું બધું આ લોકો ઉપર બહુ ઉપકાર કર્યો મોટો ટાણી પણ ખુશ થઈ ગયું તે દાળે આખો દાડો પૂરો થયો ત્યારે રાતે મને કહે છે તમને આ આપી દીધા પછી તમને વિચાર શેગ્યો ના ક્ષત્રિય પ્રોમિસ કર્યું એટલે અને બીજા લોકો ચૂમ ચુમ ચૂમ થયા ગયા અમને ના થાય અમે પ્રોમિસ એટલે પ્રોમિસ અમે તો લોકો સ્ત્રી આપી દઈએ તો અમને પછી ના આવે જો કોઈ આપી દીધી આપી દેવા ના હોય તો કમ્પાઉન્ડ આપી દેવા ફરી ના જાય પછી એટલે છત્રીય છે વા કશું કરવાનું ને હા આ ક્ષત્રિય છે તો એકદમ એક પુસ્તકની વાત નીકળી પુસ્તક છપાવવા જ થોડી વા લાગે શા માટે ફંડમાં કહેશે ફંડ એ થોડું આવવું જોઈએ આ પછી બની ઉઠ્યા દર્શન મારે ફાઈ થવા કે છે ફાઈ થઈને તો મારે દર્શન આપવાનું મારું કે પૂછ્યા આપણે શું કરીશું પોશું છત્રી ખરા છોડી પેલી છત્રી છે ને તે દીકરી તે એક દાદા મને કે દાદા લો મારે ત્યાગ શું કરવું હું તો પૈસો લેતો ને કોઈ નો આ ઘરના કપડા પહેરું છું શું કરું આપતો પૂતો કમા એના ફાદર ભાઈ ને એ આપીએ ફાદર ભાઈ રેશું કમાય કહેવાય ના કહેવાય ન દેખ અમે કાલ ની વાત થોડી ખ્યાલમાં રાખી પછી લઈએ તો ફેર ના પડે કરવા દે ના કરવા પણ એ જોડે ભેગા કરેલા હોય ને ચેઠિયાઓ ને એ પાછા તો જાય મૂકવા એમને પેલા સુતા સુતા ખેડ જતા હોય એ મૂકવા દે જુએ કેટલા લઈ ગયા ના લઈ જાયું હવે કોણ પડ્યો હાય હાય હાય લઈ જાય કેમ પૂરું ખાય નઈ હા તે કશા થોડી કરે મોટા ભાવ શાક લાવશે નહી કેટલીક આજે અઠવાડિયા બે વખત નીલોથી લાવીએ આપણે પછી આપડે વટાણા છે મગ છે મઠ છે અને કઠોર કરવું કે હું ફરી ધોવાણું બધાનું રાજેશ મન ના હોય તે રોજ બે વખત શાક લાવતા લીલો કેવું ને બધા બધી જાતા પોલ ના પાડી કોઈ ને કોઈ અમારા તો બધું આભેસ હતા અમારે બધું પોતાનું ને અમને તો કોઈ દોષી જ ના દેખાય મને કોઈ દોષિત દેખાતું નથી તને વાત હમણાં ગમી કોઈ કોઈ વાત ગમી તને હા આપો દસ હજાર ડોલર આપો દસ હજાર જૈન છે ને તાર પાંચ આપશે કે સરસ મોટું મન છે તારું દાદા અહિયાં તો બ્રાહ્મણ શ્રેષ્ઠ જણાય હા બ્રાહ્મણ તો એવું છે આ ભાગ કે નિરાતે નું કામ કર્યું બ્રાહ્મણ આ ભાગ માં ક્ષત્રિયો કે રાતીના ભાગ પેટમાં બધા લઈશ્મણે અમે સહી ના કરીએ તમારે ઘેર ગોઠવે અમાર સુધર એમ ગોઠવના શાસ્ત્ર ના લખના વાળા એ અમાર કોમ ને આજના ભાગ ઉપર નો અમે ભગવાન મુખ બ્રાહ્મણો ભગવાન નું મુખ કહેવાય અમારે બ્રાહ્મણો હું તો દાદા ભગવાન નો ગોવાળો તારી કે અમારો ગોવાડ છે ને તો દાદા ભગવાન ગોવાળો અને બઉ ગોરાણી બરાબર કામકાજ કઈ વિધિ બેધી કોઈ જાતનું તો કરી આવે અને ગોળવાળી આવે તો બહાર થી તેલ લઈ આવે ગોળ લેવા મારે તો સ્ત્રીઓ બહાર જાય નહીં એ ખડકી ની બહાર નીકળવાનું ચા બહાર નીકળી અને નોકર આપી ગયો આટલું શાકભાજી તો આમ જોયા બિલાડી ક્યારે હા લઈ જવું ક્યારે હળે લઈ જવું ભગવાને કયા છે કે બ્રાહ્મણો બિલાડા બધા બ્રાહ્મણો નઈ પણ આ વાત થાતી ખરી આટલા બધા ભગવાન ના ગુણગાન ગાયા તેને આવું હા તેને આવું એ ગુણગણ ગાય તેને નહિ હાથો જ એની દ્વારક જોવામાં આવે કે છે ધંધામાં દાદા કઈ બરકત નહી આવતી હવે હરકત કર્યા વગર હરકત કરી પછી બરકેટ લાવીશ લોકોને હરકત કરી છે હરકત કરતો હોય તો આપણે એમ ના કરીએ સાર બરકેટ આવે તો હરકત કરું ને હા એક કરી રહ્યા તું એને જવાબ તારા કરવું નહિ એમ સાર સારું નથી પણ જૈના ચાર છે શ્રદ્ધામાં શ્રદ્ધામાં એટલે દર્શનમાં દર્શનમાં જૈન કોણ કહેવાય કે કર્મ બોંધે નહીં બોધે તો પ્રતિક્રમ કરે શ્રદ્ધામાં જઈ સાચો જઈને પરમાણુઓ તો હોય ને પણ ચાલતા આવેલા બ્રાહ્મણ ના પરમાણુઓ તો લઈને આવેલા હોય ને અણુ પરમાણુ ઓ બ્રાહ્મણ જન્મ્યા હોય મોડું મોડું પુષ્માબેન પૂછે છે સાચા બ્રાહ્મણ કેવા હોય સાચા બ્રાહ્મણ તો કોઈનું કશું લેવાની ઈચ્છા ના હોય બધી આવી કરે મારા લેવા મારું લે અને દરેકર્વાદ આપે તો ભગવાન બધા કરે એવું બધા સાથે સુગંધી આવે એના માળા પર અજવાળું હોય એમ મોરું હું પર અજવાળું હોય કેવું અને વિચાર ના પાંચ મહાગના બ્રાહ્મણ આવે કે મફત નું ખાવું શીખ્યા નહિ ત્યાંથી જ બગડ્યું પોતાનું પોતાનું મહેનત થવું ગમે તે ડોલર કમાશે પણ ભગવાન જ્યાં સુધી ર્યામ લગે નથી એટલે બરકત નહી આવે તો ધંધે કિંમત નથી બરકત કિંમત બરકત હોય ને એને ખુદાઈ બરકત કે છે શું કે છે ધોર ગે સર્વધર્મુ ભગવાન હું જ્યાં જઈ ત્યાં મસ્જિદ માં મસ્જિદ માં પછી ચાલશે માણસ લઈ ને તેવા મસ્જિદ માં જવાના મહાદેવજી જયા ના ભગવાન ત્યાં જવાના બધે છું ભાવના ભાવું કાવ ત્યાર પછી ઉદય આવે તમારું આ ઉમર માં પામે ગયું મારું ચિત મારા હાથમાં નથી કે છે તો ફરજ કરે છે પછી છે તારે તડા છોકરા ના આવે એવી રીતે દાદા ને પણ બોલાય બોલાય કરી જે થઈ ગયું એ થયું ગો પણ હવે નરેશ સુધારવાનું કે જાય છે બધી ન હતી સ્ટેશન પર ગયું હોય સ્ટેશન પર બજારમાં ગયું બજારમાં હોટેલમાં ગયું હોટેલમાં ગયું હતું હોટેલમાં જ્યાં ગયું ન હતી બધી તારી મમ્મી આજ દે છે ને જયારે આપશો ત્યારે અમને આ કઈ વાંધા છે તમારું જ છે આ બધું બરોબર છે આ પારખી ચીજ ન તમારું નાય બધું આ ડેરા થાય તમારું રાય તમારું બધું આપડા જે થાય એનું આપડે બધા સહભાગી છે ટેકાના બરોબર છે કોઈ માલિક નથી એના ગમી વાત ગમે વાત એમ સાર અમારે મોરબી ના જઈને પૂછવું પડે ચલાવેથી મોરબી નું માણ હા મને બહુ ગમે દાદા હવે ગયા હવે બોલો કેટલી મુશ્કેલ મૂકી ડોલર ખોઈ ગયો છે ધંધામાં હોલર આવતા હોય હોય ગયો તેમાં હોય લોભિયા જોયેલા લો નહીં જ રાજા દેવ માં આવું જોઈએ તદ્દન શાંતિ હોય તો દેવલોક કહેવાય એટલે આ દેવલોક છે મનુષ લોકો માં આવું જ ભાઈ ધમ પચાડ મનુષ્ય બે લોકો માં શારીરિક અથડામણ નહી માનસિક અથડામણ નહી અંદર અથડામણ ચાલતી રહી માનસિક બધી રીતે લોકો મારખ તમ દાદા બંધ કરે હું છે ઊભું કર્યું હતું બંધ કરવું કરું જેને ઉભું કર્યું હતું એ બંધ કરે ઉભું કર્યું નથી વાર લેવા દે ને પુષ્પાબાઈ પૂછે છે કે હું બાળો ના બનું એવી સીધો થી સંતો થી મહંતો થી જગત ના જીવ માત્ર થી કદી પણ સંકિત વંચિત કે બાળો ના બનવું અંગ્રેજી છે ને આપણને હાથ ને અસર કરે આ આપડે આપડે એમ કહીએ ઘણી વખત અંગ્રેજીમાં કે બી લીટર કરે એટલે તમને આમ તુકા તુચકા કરે તમારું એવી રીતે અમારા અહંકાર એકદમ મારી હશે પસારી હશે અહંકાર આપડી બુ છે બધું પડે બુદ્ધિ કુદા કરે ના કરે કાય બધું કરે હોય ને દ્વારા વાત કરીને આ બીજી બધું કરવું તેવું ભટકવાનું છોકરો આપણને શબ્દ બધા પણ એ પોતે ગયો હોય તો સ્મૃતિ કરજો હે નિરાદગી કરજો તો વાંચે કરો આપણે સમજી વાંચે છે એમ આવી બી એમ એ ચિત બઉ કશું હતું ને કે એમાં શુદ્ધ કર્યા શુદ્ધ કરુદ્ધિ કર્યા સ્થિતની શુદ્ધિ નો કોઈ ઉપાય નથી અને જે ઉપાય છે બધા ટેમ્પરરી ઉપાય છે સાચા ઉપાય નો સાચો ઉપાય લોકોને જડ્યો નથી ના ફરવાની જગ્યા એ પછી ઉધક થયેલું લાગે ઉધર થયેલું ઉધર થયેલું ઘણું થોડું હેન્ડલ થઈ એટલે હેન્ડલ પૂરું થઈ જશે એમ ના બધા હેન્ડલ સારી રીતે થયું છે એટલે આપણે સારું થોડું થઈ જ માથે વાત મૂકી કરી હતી તો કરવું જોઈએ તારે તને એમાંથી અનુભવ થશે એક્સપિરિયન્સ થાય ને આપડે એટલે અમારું ચિત્ત નિરંતર જેમ નાદ હાપ હોય ને બોલી વગર નામ કર્યા કરે એવું અમારું ચિત્ત નાખ ને કોશ બસ આખો હવે ક્યાં તમે બેસી રહરું ચિત એવું થતું જાય બસ એટલું આ નિયમ કરો તમે બેસી સમજે કે પછી તમારી જે ચોપડી છે આપની હાજરીમાં પોતે ચેકાવવાના આવ્યા પછી રે છે એક મોટું ફ્લાયવીલ હોય જોયેલું ફ્લાયવીલ તમે ફ્લાયવિલ હોય પોતાના લોડ થી પડે એકાવન સુધી જોર બહુ બરોબર છે તમને ખ્યાલ આવી ગયો ફેરવેલું ના મને ખબર છે અમારે લક્ષ માં આવે મોટું વ્હીલ પડે એટલા આવી પડે આમ જાય તે ગેસ ને લઈને પછી આવે ઓટોમેટિક ઇન્જિન નવું હતું ચાલતું મને લાઈન માં સમજે ના પડે ભાગીદાર મિકેનિકલ નું બોલે મિકેનિક નથી ટાઈમિંગ થઈ ગયો બદલાઈ ગયા દેખાડ્યું <laughs> <laughs> <laughs> અધ્યાત્મ માં કોમ લાગે છે આવે તમે તો સાયન્ટિફિક દાદા હું ફાર્મસી નું કરતી હતી ને ભણતી હતી ને ત્યારે અમારે મશીન ડ્રોઈંગ કરવાનું આવે એટલે મશીન ભણવાનું આવે બના જાજતના મે મશીન માં આ બધું પિસ્તન નું ને બધું શીખવું પડે અને પછી એ બધું દોરવું પણ પડે કે આવી રીતે એને એટલે જાડું સામાન લઉં પછી ઘર માં આવીને તો કડતી ન બિસ્કિટ થઈ ડ્રાઈવર પૂછ્યું હેન્ડલ મારી જાય એવું કેમ કે બરોબર એક હેન્ડલ ચાલતું કર બંધ છે પંડ્યા બંધ છે બંધ કરી દેખાય એન્જિન ચાલુ છે ને આ બંધ દેખાય